બધા સાથે બોલ દો જય શ્રીમંત શ્રી મહારાજ સ્વા a uh -huh. I've got my gloves ત્રણે ત્રણ લઈ લો બધા તરફથી અને સુમદ્ર સ્વામી અને પરમાત્માને કલ્પન તરફથી બધા જ તરફથી આ દીક્ષા અહિયાં વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વ શ્રી દાદા ભગવાન ને સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચય નિર્ણયથી નિશ્ચયથી અભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અરણ્ય ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું દેવા of our feet. અને yeah. જ yeah. આપડા બધાની અંદર અમારે ખુબ ખુબ આજના આ પવિત્ર પર્વે આશીર્વાદ છે એ સર્વમાં ખુબ ખુબ પ્રકાશો પ્રત્યેક દેવ મંદિર ભગવાનની જગત કલ્યાણની ભાવના માં અનુભવના પ્રમાણથી જે કઈ બને તે આસપાસ વધે બધાને એનો પ્રસાર થવા દો બધા એનાથી લાભાન્વિત થાય તો ઘણી परिचय शांति पूर्वक जीवन अने अने सुख शांति आंदोलन सर्वे प्रसरे आज मशीर्वाद दादा भगवान परमात्मा स्तुति से એમની અસ્થિમાં હતી એ આપણા બધા માટે ઉપયોગપૂર્વક આપણે અંદરથી આ સ્તુતિ આપણે કરી શકીએ છીએ પરમાત્મા સ્તુતિ છે આપણું સિદ્ધિ છે પિતરાક પરમાત્મા સ્તુતિ બોલાવું ચો ના તે સ નમસ્કાર કરું છું દાદા ભગવાન નમસ્કાર કરું છું સર્વરે રાજીવો જ્ઞાન પંદર <player> जु पड़ी पधारे આ અદભુત ચેતન જ્ઞાનની ગુરુ પૂર્ણિમા ગુરુ સામાન્યપણે આપણે વ્યવહારમાં ગુરુ પૂર્ણિમા બોલીએ છીએ હકીકતમાં આ તો સદગુરુ પરિણામ ગુરુ પૂર્ણિમા હોય છે આકારને અનુરૂપ સદ શબ્દ લોપી ગયો છે એટલી પરંપરાપૂર્વક આજે ગુરુ શિવના હિસાબે ગુરુ હોય છે અહીં આગળ સાહેબ ભારતમાં આજ રીતે બહુ સુંદર ઉજવાય છે અને ગુજરાતમાં પાંચ સ્થળોએ અને બીજું હિન્દી ભાષી બેલ્ટમાં જયપુર અને દિલ્હીની વચ્ચે પુરુષાર્થ છે પંજાબ ક્ષેત્રે આ રીતે આવતા વર્ષે આજ પૂર્ણિમા ડોક્ટર રાધાકૃષ્ણ આવ્યા છે ભારતના સર્વ ખૂણે ખૂણે પ્રસરી ભરે અને પરદેશમાં પણ આપણી બધી જ્યાં જ્યાં પણ આપણા બધા છીએ બધા અને એના કારણે અને એમના નિમિત્તે કરીને બીજા જીવોમાં પણ આની સમજાશે તો નહીં કેવી રીતે બને છે પરંતુ એમને એમના જીવનની મહત્તા જરૂર સમજાશે એ જે ધર્મમાં હોય જે માન્યતામાં હોય એમનો જે વિશ્વાસ હોય તે રીતે પણ એમાં એમને સૌરા આવશે બધા એ સભરા પણ બધા આપણા થી આહાર ના લેવાય એ ખ્યાલ રાખજો આ પ્રયોગ રાખજો આપણે આહારી શુદ્ધાત્મા છીએ જય સચિદાન નીકળી <tos> જ <tos> <tos>